પ્રકૃતિ આદર્દી શું કહેવા માંગે છે એ કુદરતી ને કુદરત ની બાર નથી તો પછી કુદરત ની આજે બ્રહ્મચર્ય ની વાતો કરે બ્રહ્મચર્યની વાતો કરે એ અકુદરતી નથી થતું અકુદરતી નથી થતું કુદરતી કરવાની જરૂર એટલા માટે છે મન ચીત ને વસ્તુ છે કે જે રીતે જતું હોય તે રીતે નહીં પણ ઉઠતું વધી જાય છે આનંદ માને બીજ પારે પારો ધનવા બઉ સરસ મજાનું છે એવો દાદા કેટલાક ને એવું હોય છે કેટલાક ને વિશેષ રૂચિ હોય છે કેટલાક ઓછી રૂચિ હોય છે કેટલાક ને બિલકુલ નથી હોતી રુચિ ઉત્પન્ન નથી થતી અને કેટલાક એ રૂચિ વધારે પડતી પણ હોય છે હા પણ એ એ પૂર્વ જ લઈને આયેલો ને એ વિષય એટલો એવો છે કે એમાં બઉા જાય છે એવું એવું પૂર્વ નું લઈને આયેલો ને એ લઈને આવ્યો પણ ચિતતો નતો એ લઈને નથી આવ્યો ચિતને કંટ્રોલ કરી શકે એનું ચિત ત્યાં ત્યાં જ છટકી જાય છે હાથમાંથી પોતે ના કહેતો એ છટકી જાય એટલા માટે છોકરાઓને એ ભાવ મારે સારું પછી એમને એમ સ્કલન થાય રાતે થઈ ગયું દાડે થઈ ગયું આ છોકરાઓ એક જ થોડો અડ્યો હોય ને પછી રાતરા ગમે ખોટી છે બધી પ્રથાઓ આ પ્રથાઓ સાથે સુવાની એ પ્રથાઓ તો અમુક ખોટી છે ખોટી પ્રથાઓ છે પ્રથાઓ બધી ખોટી છે બધી આ તો સમજણ વાળી પ્રજા નહીં ને તો હું દુગાડી દીધું બધા પછી છોકરા એમ જ મારી લે છોકરો છોકરીઓ કે આ પ્રમાણે કાયમ કાયમ તો એટલા પૂરતું જ ને હે કાયમ રહેતું નથી ને ના અરે બીજું બીજું પાસે ડકો છું એટલે એટલે ભર છે મૂળ માંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે બે ગામી છે અધો ગામી નિકારમાં નિર્વિકારી થવું કઈ રમત નથી રમત વાત નથી ને એમાં જે એના થી ઉત્પન્ન થાય છે ને બધી નિશ્ચય હોય તો અમારી આજ્ઞા કામ અને કર્યા કરે ઘણા માણસ નું કામ કરે છે પણ અત્યારે કેવો થઈ ગયો બેનો ભરોસો રાખવા જેવો નથી તો ખરા અમુક રૂપકમાં આવે અમુક માં ના અમુક વાગ્યા નીકળે આ બધે મોર ફરી પડે હા હા તો જે દેખાતું હોય તેની હદે તો કરવાના જાનવરો કરતા અવતારસી કેવાય તો શ્રેષ્ઠ અવતારસી કેવાય ના શ્રેષ્ઠ અવતાર છે બધા જાનવરો કરતા મહાન મહાન સુખો કેવા કેવા પંખા કેવા મને બતાડો એ મને બતાડો એક જંગ કે આ જાનવર કરતો મહાન સુખી છે આપડે બધું સુખ છે તમે સમજણ અણસમજણ સુ ના રાખે નબળી હોત છે તો કહ્યું જનઝન જે રાતે બત્રીસ બાત ની રહે છે બેસો ને એક બાત નહીં મળતી ઘાસ ખાવું પડે નથી પણ જમતો નથી ભોગવતો પ્રાપ્ત ને ભોગવતો નથી અપ્રાપ્ત ની ચિંતા આપણને લેમેલ થાય છે ને એ કચાચે દૂર કરવાની છે જ્ઞાની હશે લેમેલ થાય એવું કઈ છે ને દીપક કઈ ગયો તારે લેમેલ થાય જાણે લેમેલ થાય છે એ વાસ્તવિક છે એ લેમેલ તો જેને સમજણ સમજવું તેને કહેવાય લેમેલ નથી અમારી પાંચ આજ્ઞા પર મહાવીર સ્વામી જેવો ફરે ઉપયોગ રાખતો નથી કેટલા વર્ષથી કરેક્ટ ને બે વર્ષથી તો બરોબર છે બે વસ્તી જા આવો છોકરો નથી લાવે ટેક્સી ચલાવવાનો ઉપયોગ છે કે શું થાય એનો ઉપયોગ કેવાય એ દાદા આત્મા ઉપયોગ છે એની લાઇનની જાગૃતિ છે એનો આત્માનો ઉપયોગ કયો આવ્યો એ કે છે ઘોડાગાડી વાળાઓ જેનો એ ઉપયોગ રાખે છે એની લાઇનની જાગૃતિ છે એમાં આત્માનો ઉપયોગ ક્યાં આવ્યો એમ શનો ઉપયોગ શો ન આવ્યો એમ આ મોટર વાળો જરા આમ જોયેવા જાય તો પણ દાદા એ તો એની એની લાઇનની જાગૃતિ છે એને એ તો એની લાઇન જે છે ને ફોકવાની લાઇન છે ને એની જાગૃતિ છે એક સેકન્ડ નથી ગયેલી ગયા મેં બધું પૂછી કરીને પૂછી લીધું આમ કરી કારણ કે આજ્ઞામાં રહેલો શીખ્યા છે આજ્ઞા શબ્દ શબ્દ આજ્ઞા એ જ ધરપશે શું કરવા સંસારમાં તમે શું કરવાનું સંસાર તો સંદાસ ઉતરે તો રહી રહી બિલકુલ છોકરા નઈ મમતા રે મારી પર રહી ને એ કહેતા છોકરા છે પોતાના વાગ્યા છે શું છોકરા છોડીઓ બધું પરિગ્રસ્ત પરિગ્રહ માથે મૂકી અને દુખા ખાવાના છે દરિયો સંસાર સમુદ્ર પરિગ્રહ ઓછા હોય સારું આપડો ધાર્યું કે પુરાય ખબર બધું વ્યવસ્થિત છે આપડો ઉપયોગ ના થાય મોટો વાળો ઉપયોગ થયો શું થાય ઊંધા પસાર થાય એવી તિયરી છે હસબેન્ડ કોઈ ગભરાવા જેવું છે એ તમે